That's not exactly what you're saying. If it's what you're saying is watching, it's only a part of the mind which is watching. Nowadays you don't like that. You don't know. watch because there's no consciousness. Right. But what so it is that is lightening up the mind that's giving that ability to see as though witnessing mm. is what you are. The minds throw away, the eyes throw away. Right. But what it is that is lightening up the mind, yes. that's what you are. એ દાદા કહે છે કે જે જેની હાજરીથી આ બધું ચાલે છે એ છે જાગૃતિ અને આ જેની જ હાજરીથી આ બધું માઇન્ડ ને બધું ચાલે છે એ ચાલે એ બધું ચાલે છે એ આત્મા છે ના ભાઈ એ ચાલે ને હું કોણ છું એ જરૂરિયાત કરું હું કોણ છું આપણે શું છે મારે કરવાનું છું આત્મા શું છે એવું કહીએ ને જવાબ તો આપે જવાબ તો આપે છે જાગૃતિ દરેક માણસા છતાં એમને સંતોષ છે સારું છે બીજા ખરાબ કરવો કરવો ઓછા થાય પણ આત્મા જાણવું છે આ જે હિન્દુસ્તાન ના સાધુઓ નમસ્કાર કરવાની શક્તિ જ ના થાય અને તમે વાહ કરો કાને કોણ શક્તિ વાત અનંત નમસ્કાર નબળે વિકનેસ સારું છે આત્મજ્ઞાન માં તમે શું જાણો કે I That, well, he, he understands it because we know, we know that from our conversation what you say is what is what, good. What the difference here is that with a dadah a chukma ayam kewam aage se, ke hun pote je andar cheetan chuh, ke hun jaun shuh ke aak se, yana vicharo, krodh, maan, maya, lob, ee vada na vicharo aave. તો બી અંદર ના આવે તો બી અંદર you know the part of it down the part of it told that he says that is true now he wants you to describe what that is that you were there what are the um, attributes. attributes give him of some what's there of what the there give him the attributes yeah. of what's there what are all the different attributes of, of what's there? the attributes the aspects attribute, the nature the nature of what's there There is when things are taken away what is not there what comes and goes one by one my taken away what comes and goes what is there is simple and just am here. i said wrong yes is here I know yes, I, I know well, I you know, have access that right. but when i for example you know like આ દુનિયા ના પત્રો પણ નકાવવો નથી કે બધામાં ગુણ હોય ગુણ વગર તો કોઈ વસ્તુ ના હોય નાખે ફળે તોડી નાખાય સંજયગો ભાઈ ગયા હતા તો તે ગયો હમ સંજયગો હા કે સંજગો કોણે દીગા કર્યા આઈ થે આઈ થે આઈ થે ફોકો ફોકો ફ્રી વેલ ઓન સમથિંગ ઓફ એનીવે વોર ધ કન્ટીન્યુઇંગ ઓન ધ સિંગ યુ સેડ વિથ ધ મેઇન હેડ ટુ બી સોરી ફોર ધ કોલ ઓર ધિંગ આપણો ગુનો માટે કે આપણે શાને માટે સફળ થયા એ કે છે હું પોતે જો જીવા એટલે આપણો જે પ્રતિષ્ઠિત આત્માને એવો જીવ હો તો હું એમ કે આ મારું કર્મ અને એનું કર્મ બધું ભેગું થઈને આ બધું થયું પણ હવે હું પોતે તો એ છું નહી હું પોતે તો રિયલ છું એટલે એમાં કે છે માણું કર્મ લાગતું નથી આમ આ લોકો દશા થાય એવા એવા રસ્તા પર મૂકી દીધા છે કે ક્યારેય પણ કર્ણાવે પણ એ રસ્તા પર મૂકી દે અને તો આ કોણ કે કોણ તું આત્મા છું આ કોણ then what they call my that this, this historical breaking yeah. the body and the bundle of thoughts and memories that's too mm -hmm. that's too the one who had a birthday the body grows old has a name <laughs> and a jan <gem>, that's too i dekhe the to keh je jiva che a sharir to motu thai gardu thai jatu rahe ane apni leva deva nahi han ane leva deva nahi aap you have not got no, no, no um, okay. connection with it right number was no relation with that thing but it it it's that no white no no it can no catch no catch no no attachment nahi hai aur sare ek no attachment no attachment no, no attachment le ja re pura sari dure kai na ke e ha tumne tumne prashn puche che ha He wants us to ask him a question. They talked about they didn't want to knock on his face. They don't it matter. But they're go there. All right. He could talk. I'm like hearing talk about those. Like um I've long been hearing talk about the role and teacher team work. Um for the feels that uh for their uh એને સમજવું છે કે પ્રારબ્ધ છે અને જે મરજીયાત છે હા એમાં એમાં આપણા હાથમાં શું એ સમજો મર્જ્યા વિભાગ એમાં એ બેમાં એ બે જે છે એમાં प्रारब्ધ ભાગ કયો અને મર્જ્યાત ભાગ કયો તે સમજીવ છે ફરજિયાત ને મર્જિયાત વોટ હી ઇઝ વોટ આઈ આસ્કિંગ વોઝ સર આ ઓફ ધ ફરજિયાત છે કે ઈ કોઈ બટ યુ નીડ ટુ નો વોટ ધ સારબદ અન્ડ ધ ફ્રીવલ વોટ ધોઝ થિંગ્સ આર એક્ચ્યુઅલી I I'd, I'd like to feel I'd like to hear, okay. talk about the scope no. of free but I have to burden He says the prarabdha is compulsory something that is mandatory compulsory Nagamtu burden Nagamtu burden whether you like it most of the time it is not being liked but whether you like it Nagamte like burden it, it is compulsory There is something over which you have no choice, that is what is correct. Something you cannot change it, something you cannot control it, something you cannot overturn it. You have totally zero percent control over it. That is correct. Anandpilu? Prevail? Narjyatva. Prevail, what prevail? Prevail. What is within your hundred percent control? Narjyatva, you can't do. Can you help me realize it? completely the Self. Free will. Free will. Real. Real. You realize your soul, you understand okay. your soul. So what he says is that the free will is within your 100% control, provided, first, you have mm. totally known and experienced what your real Self is. Once you know that and experience that, from that minute on, ફીલ ઇલ ઇઝ ધ નિયર 100% જે તમે જુઓ છો તમે કમરા આવો ધીર ધીર જ જે તમે જુઓ છો જે તમે જુઓ છો એ એ એ ફરજિયાત છે કે એમાં ફરજિયાત નથી વોટ વોટ વોટ યુ વોટ યુ ઓબ્ઝર્વ એન્ડ સી ડેફિનેટલી ફીલ અરાઉન્ડ યુ વોટએવર ઓલ ધેટ ઇસ કમ્પોઝરિંગ ઓલ ઇઝ અરાઉન્ડ ધ કાર્બ સી જે તમે જોઈ રહ્યા છોડીયા મરજી સમજાયો નથી જીતી રીતે <coughs> <Yes, no>. <coughs> <coughs> let's call it atma shiva. Shiva. shiva and jiva let's call that shiva once the jiva is separated from the shiva once the line is set then whatever that comes within the realm of shiva that is free continue opening for atyatuva khabirechu te kai parjya ase kai question tu ahi te parjya and so that is giving you when you came down here from all the way from there in south here all this is within the realm of compulsory you have no control on now dada i marjyat no palo apde rate mehman ave ano daklo apo emne kala <laughs> ke pachi apaye યા કરે બુદ્ધિ ને જોયા કરે અહંકાર ને જોયા કરે આ તો આ તો અહંકાર જુએ છે બુદ્ધિ જુએ છે ત્યારે એમ સમજાવો દાદા એને થોડી વાત ઇમ્પોર્ટન્ટ કે આ જે બોલવાનું છે જે વિચારવાનું છે જે કઈ થાય છે એમાં કહે છે જે આય ને માય માનો જે આય છે એ આય એમાંથી છૂટો કરી દો તો પછી કોઈ બોલતું નથી કોઈ સાંભળતું નથી This is the original tap record. Who is speaking? Original tap record. Not I am speaking. I am not the owner of this body since, since 27 years. Not the owner of this mind. Not the owner of speech. Only tap record. Original tap record. Original tap record. I am not speaking. soul cannot speak tear soul cannot speak emperor soul speak chal ek minute par marziyat ma aavi jaau <laughs> to bau thiyu ek adhiyatva this is this is also on the same but when he say that everything that we think and talk and speak you, you think you were that is i hear or not say what take all these people mani vela એનાથી મારી કારણ કે લાખનું બળેલું હોય તો સારું કોલસા થઈ ગયેલા હોય તો હારા હા તો અડધા અડધા ના લાકડા વાળા કઈ પૂછે તું આ પેસા તું લેધક ના ભી વલસા તું કયા લે તે ના અર્ધ દગધો કયા શું કહ્યું આ હિન્દુસ્તાન બધું અર્ધ દગધો થી જ ભરેલું છે કરતા કોઈ સ્લેટ હોય ને સારી આ તો વિકલ્પો પર વિકલ્પો વિકલ્પો વિકલ્પો આપડે તો શબ્દ કોઈ બોલે વિકલ્પ ના કરે આ તો બોલું અર્ધ દગ્ધ ના અમાઈ ગયા ના અમાઈ રહ્યા આવું બધું હિન્દુસ્તાન માં લાકડું આખું હોય તો સારું લાકડા વાળું લે કાલસા આખા થયેલા તો કલસા વાળો તો આ બાજુ કલસા ને આ બાજુ લાકડું અર્ધ અડધું હળગેલું ને અડધું નહીં તમે શબ્દ હવેલો સારું કરી શકે એને સંતોષ રહે ને પછી કોઈ જગ્યા તો કોઈ કઈ જ્ઞાની એ મળી જાય કોઈ શીખવાનું પડી જાય નમોદે ના લાગે જેને જેને આ વીકનેસ છે તગે નહિ લાગવું એવી એ માણસ ક્યારે પણ કામ માં લાગે હા અધિકારી કેમ જ ના લાગે કશું હજુ તાર વેદ ના વેદ નો એક ભાગ સમજ્યા નથી અને વેદના બધા ભાગ સમજ્યા ત્યારે વેદ કે દિસ ઇઝ નોટ વેદ આત્માની વાત ના હોય ને આપડે એટલે નિર્ગુણ કઈ ભારે ભયંકર ગુણો છે નિર્ગુણ આત્માને કેવું એ ભયંકર ગુણમા અનંત ગુણ નું ધામ પોતે નિર્ગુણ કે આત્મા નિર્ગુણ નથી આત્મા પ્રકૃતિના ગુણ થી નિર્ગુણ છે કેવું છે પ્રકૃતિ નો ગુણ નથી કેવું પોતાના ગુણથી તે ગુણ છે આનંત જ્ઞાન દર્શન અનંત શક્તિ સુખ ધામ આવી સ્વરૂપ અમૂર્ત ભગવાન છે તો પણ આ લોકો નિર્ગુણ કઈ બાકી ના ત્રણ ગુણો છે નરન કરતી આ હા મેમ કે કે જે સમતા અને સત્વતે ત્રણ એક એક પછી એક એક ગુણાવાચે નહીયા એવું એક આલ્ગોરિધમ છે પર એ બુજે નથી જાનતો ગુણ સક્યો કે ગુણ નથી અને આ ત્રણે ગુણવાજી એકે નથી એટલે ગુણ છે તે રૂબાર દેલે આ મોમંદર આ રહી થી આ ભગવાન હોટલાય થી ફરવા આવીતું ડીજીલેનનો ડુંગર આવ્યો તો શું એટલે આપડે માની લેવાનું કે તમારા ધંધાય કે આ વસ્તુ કોઈ ભાવ નથી પામ્યો હિન્દુસ્તાન નો તેના જવાબમાં એવું સમજાવ્યું કે તરું એમ કે જે પૂર્ણત્વ છે અને પૂર્ણત્વમાંથી જે કઈ કાઢી લો અને બાકી જે રહ્યું તે હું છું એવું સમજા કરેલું એમ કાયદા પોતે શબ્દ હોય સાપેક્ષ આપણે આ બધું એકાંતિક બધું શું કે એકાંતિક વન સાઈડ અરે અવેરનેસ તો હા અવેરનેસ જેવી વસ્તુ હોતી નથી એમાં આપણું એક્ઝેટનેસ છે શું છે શું કેવા માંગત છે કે તમે શું કરી રહ્યા છો એનું ભાન રાખો શું કહ્યું અભાણ પૂરક કરો છો એ ના થવું જોઈએ તમે શું કરી રહ્યા છો આજ માખણ ખૂબ ખાધું તો ભાન રહેવું જોઈએ તમને શું કહ્યું એ માનસિક જાગૃતિ શું કે નહીં એટલું સમજે આપણા સાધુ આપે રીતે અવેરનેસ નીકળે આગળ હવે જાગૃતિ જ નથી જાગૃતિ માનસિક જાગૃતિ છે મનુષ્ય મધુરા એટલે એક એક મને અમારે કઈ પાંચ અંશ કે હું કઉ નાખું થ્રી હંડ્રેડ એક અંશ તમારો અંશ રેગ્યુલર સ્ટેલ માં લાઈનમાં વિરોધી લાઈનમાં ના થાય આટલો સુધી આવ્યા છે ડીજી લેન્ડ સુધી અને ડુંગર સુધી આવ્યા છે આટલું આગળ એમને જડ્યો નથી તો આપણે જોઈએ કે લાઈન માં પણ એટલે કે ડીજી લેન્ડ આવ્યા અમે પચી ગયા છીએ કેવું બીજી હોટેલ દેખાય આપણને એટલે રામતા નથી પહોંચ્યા ક્યાં ઉદય ભરે શું એશિયા મારે તો હારા છે આ તો અમેરિકન બાળ છે ને તે બધો ભાઈલ હોય કેવું હોય દર્શન કરે વિધિ કરે સાથે આરે કર્યા પેલા આમ તો પૂરા લઈને તાર ખબર પડે એ અંદર ખને જોડે પણ બોલતી હોય પૂરા બોલે એ ગય જેમ છે ને પામે હા સારામાં સારું આ તો વિજ્ઞાન જ નહિ રાત્રે જે વિજ્ઞાન નીકળ્યું છે સારામાં સારું છોડ કરીને એમને મૂકેલું છે થોડું પોતાનું અનુભવ જ્ઞાન પણ એમને કોઈ પણ પામે એક પામે શું કયું સિંહ પણ શબ્દ કામ કરે ને કારણ કે શ્રીમદ રાત રાત બોલાવીએ ને એ સાહેબ પધારો આ આપડે પુસ્તકો વાંચે છે એમાં કેટલા પામે એક ના પામે પામે પામવાનો પુરાવું જોઈએ આધાર નિરાધારી વસ્તુ હોય કઈ શબ્દ વાંચ્યા ધાડો એ આત્મધાન દ્રદ્ધ ના થાય કોઈ આત્મધાન દ્રૌન બંધ ના થાય આપણે જરા થી અને ખરાબ વિચારો આપડે માટે ના આવ્યું બને ખરાબ રાજેન્દ્ર ભક્ત એ કહે ને ના ભાઈ જોઈ એવું માણીશ ને તો તારો સાચો કર્યા કરી કશું નહી એનાથી તને આવતો ભવ ઉપાધિ નહીં થાય સારા રસ્તે ખર્ચાયું એટલે આમ તો ખર્ચો પણ અહંકાર વધ્યો હું જાણું છું અહીંયા અહંકાર એના ફોનસે ભક્તો બોલાવો તો અહીંયા દર્શન ના પગે ના લાગે બધું બે કરે વાત મરી જાય છે પગે ના લાગે કાંઈ હું કામ ચાલે આવું હોય અને હું તો કોપે જે પામે શબ્દી દે ફેંકી દે કે ના ફેંકી દે પોતાની હમદેના શબ્દ એ પોતાની ચાલે ખબર નથી ને અહિયાં આગળ જ્ઞાની ના ચોથ ને ખબર કાઢવા ગયા બાર નું પૂછે ને ત્યાં કેસ થાય એ ખબર નથી તેના આગળ જ્ઞાની ચોથ કાઢવા ગયા એટલે આકરું માર બોલાય નહીં ખોટું દેખાય એટલે ના બોલે જયારે પકડી જાય અહીંયા તારે કહું ત્યારે પામી જાય બિચાર પણ એ કઈ પકડાયું પામી જાય પામી ગયા પેલા અમુક અમુક માગત કે દાદા અસલ ઇતરાજ છે વિજ્ઞાન છે તમારે અમે માન્યા નહીં આ જતી પુસ્તકો શું લખ્યા હોય ને પુસ્તક એવું લખો જે બધું ઊંધું લખવા હોય ને સામે લખ્યું છે એનો પોતાનો અનુભવ થઈ ગયો નારા એ પોતે લખતું કે દાદા ને એક જ દાદા મુક્ત માં કામ કરતી ને ત્યારે પ્લાન એ કેવો કે મેં પીએચડી લેવા આવ્યા માસ્ટર ના હોય પહેરતા ના માસ્ટર બરકત ના હોય તો શિષ્ય કેવું આધ્યાત્મિક બાબત માં તો કોઈ માસ્ટર એવું નથી મારી પાસે હું તમને જયારે પેલી વાર મળવા આવ્યો ત્યારે તમને ચોખ્ખું કીધેલું મારું કુલ ધર્મ શ્રીમદ રાજચંદ્ર છે અમારો કુળ ધર્મ શ્રીમદ રાજચંદ્ર નો એ રીતે મેં તમારી જોડે વાત કરી તો અમે કેમ નીકળી ગયું એક તમને મળ્યા પછી પાછો આવ્યા પછી જરીકે કઈ કોઈ જાતની અટકળ રહી જ નહી અને એ આવી મારા મામા એ પણ એ પણ એમને અક્કલ લીધે એ ના કરી શકે ના ભાઈ અક્કલ એમને એ કરે પણ તે હું કહું નહિ તારે તાજ થઈ જાય હોય ને કેટલા આગળ છે ખુબ લાઈટ હોય ત્રણ અંધાર તે બે નો બીજા બધા બહુ પામેલા એક અમદાવાદ ના મંગળદાસ વકીલ મંગળદાસ વકીલ તે લગભગ પોણા સોના છે તે પાના જ પાના વર્લ્ડ માં આવી ચીજ ના હોય એ મારા ભાગના કિરતા પુસ્તક પછી વર્લ્ડમાં પછી એવા બીજા એક છે મંગળદાસ મંગળદાસ એ ઉમંદર અઘાસ થઈને મણીભાઈ શું કહ્યું કે આ જુદી જાત છે પણ આવે લોકો માં આબરૂ જતી રે લોકો દોડી જાય તે આબરૂ જતી રે આબરૂલું ભાઈ એ જોવાનું જે ટોળા બે હે ને તે ટોળામાં આબરું હોય તો આબરું કઈ નાખી કરાયું થાય આબરું થઈ જ ના ભાઈ ટોળામાં તો લાખ માણસ માનતા હોય તો કઈ દેવું ના બાર સુ સાધુઓ પણ આહાર ના પડી ગયો પણ ભાઈ ભાઈ ને આ બરકતે જીવો છે ને જીવો બરકતું કહેવાય પાપ કરતા હોય ના આવડે પાપ કરતા હોય આવડે અને પુન કરતા કરતા ના આવે અને પુન પોલું કરે સમજા હેમાં એમ પૂછ્યો છે કે પોલું પાપ અને પોલું પુણ્ય છોકરી જતો હે ને પેલા અરે સુલે યાર મારી બેન છે મારી બેન છે હું આ તો કેવાય પાપાલ તો ખલાસ સદીઓ ખલાસી નાખે તંતુ ભાઈ આપે રીતે ના આવી પુણ્ય કહ્યું પુણ્ય તો એ કરતો હોય ને એક માણસ નું કરે તેમાં હોવા માણસ નું કલ્યાણ થઈ જાય એક માણસ નું કલ્યાણ કરતા હોય ને શાંતિલા કઈ રે છે આપડે કરોડ માં બોલી શકે એવું વાક્ય બીજા વાક્ય ભય કર્યો પછી આવ્યો મને જ્ઞાન આપો પુસ્તક ની અંદર દેખાડી મકાશ છે લાંબા થઈ ને ભગે લાગી વિધિ કરે પણ હું કઈ જાણતો નથી માસ કેમ કઈ બોલાય છે બધું આટલા વર્ગ તમે પોતે જ જોઈ લો મને શિષ્ય તરીકે નથી રહ્યો કે શું દાળ કર્યો પણ જોવાનું શું એ કે શું જોવાનું કક્ષાએ જોવાની કે મને ચોપડી લખી દે એ તો મેં જોઈ ચોપડી હતી મેં વાંચી એ કરી પણ ત્યાં જોવાનું શું કર્યું ના પણ એ તો મારાથી શરત નહીં પડે કે છે હું કઈ જાણતો નથી પણ શું જોવા પાછા લાબા થઈ કરે હા વિલય સુંદર આમ જ નહીં ને ત્યાં બધું ઊંધુ બાફ્યા કરે અક્ષર આ અમને અધ્યાત્મ માં ભૂલ ના રખાય શું કર્યું પાસ કરનારે કોણ એમને ડિગ્રી હાલનાર વ્યુ આગળ ચાલતું ને એ બધા અહી ને આ ચાલે બધું કોલમ કોલમ જ્ઞાની પુરુષ ની ડિગ્રી જોઈ છે જ્ઞાની પુરુષ ના હાથે એની ડિગ્રી જોઈએ છે હા બહુ આગળ ચરણ ડિગ્રી લાવ કેટલી પીએચડી આપડે એટલા બધા પીએચડી છે આપડે તો હું મને કઈક પીએચડી કે અઢીસો પીએચડી છે તું શું સમજો પીએચડી થઈને લખતા આવડી એટલે આત્મા નું સમજો કરી એટલે પછી શાંતિલાલ પછી ફરી આયા આમ સારો બહુ સારો માણસ કચાય નહિ તો ફર નહી કશું ખોટો અહંકાર નહિ કોઈ સાહેબ મને મને તમે આપી દો કે છે મે ના ગળામાં પાણી જોવાય તો પછી મારું એડવું નકામું છે તમારું મારું મિક્સ કરો તમારો ગળો ખાલી કરી આવો અને પછી હું જોઈએ તમે કઈક લેવા આવ્યા તમે કઈક લેવા તો પાણી લેવા આપણે કઈ પાણી એમ નહીં પણ તમે અડધો ભરેલો ગળામાં શું ભર્યા છે ઘણા તમે તજ્ઞા ને જે તમારા દુરપ્રાક છે એ દુધતા તમે રસ્તામાં જમ્યા પેલા મરતું હેશે પૂછો આમ નખાય તમે થોડું નાખવાનું કશું વાંધો નહીં મીઠું નાખાવે તારે ખોડા નું કશું વાંધો નહીં આ મીઠું મઠું નાખી મેઘ મોડું જોવો તારે મોડા કે ત્યાં રાપ તો હાથી જ ટેસ્ટ નથી આવ્યો ત્યાં નાખ્યા માપલી નાખ્યા ગળો નાખ્યા હું નવો ઘડો પાણી વેવા પૂરું પી નથી કર્યું તારે કઈ જ્વાણસ નથી આ દાખલો ના આપેલા નથી પાણી નથી કઈ લેવાનું એટલે પાણીમાં આપું શું બોલું કઈ લેવા આવશે પાણી કે પછી જ્વાણસ નથી પાણી કે પાણીમાં લેવાયા હું પાણી આવ્યો ત્યાં કઈ તમે જ્વાસર જ્વાસર થયું ને તો કે છે જે લેવા આવ્યો છે તે હું કશું હોય ત્યાં પછી મેં કરી રેશમી ચાદર પાસે જજો અને પછી હું ના આવે ને તો અહીંયા આવજો રેશમી ચાદર પાસે એવું કઈ મોકલ્યા તે કશું હોય પછી એક આપણા મહાત્મા છે ને તે એમના નાદના એ આવ નાના ને આસુડામાં અને પેલા નાના છે તે હીરાબા કઈ નામ છે તે હીરાબા ને તો પાછળ જેવું જગ્યા હશે રૂમ હશે તે પછી અમને ભાડો ઘરથી પહોંચે ને બિચાર સીધો માં એટલે કઈ કમાણી હોય એટલે અમને પૂછ્યું કે મને કઈ રહેવાની જગ્યા કે તું પાછળ પડી જ એ તો રહેતો હતો પછી તમે કયો જાવ છો તમે દાદા ને તમે તો બહુ પ્રગતિ મળી કેટલા વર્ષી છે પ્રગતિ નથી અમારી પાસે અમે કેટલા વચ્ચે જઈશું અમારી પ્રગતિ થગતી થઈ હવે આમાં આમ પાછું અવરું ફરે સીધું બોલે એવું નહી અહીંયા આપડે હમસે ભાઈ ને સીધું બોલે શાંતિભાઈ શાંતિભાઈ એમ કે છે કે દાદા ને બધા ને પગે લગાડવાનો બહુ શોખ થાય છે ખબર નથી એમને ફોટો લીધો રહી અને ખબર નથી પણ એના સિવાય ફોટા છે એવું કે કોઈ વખત અહિયાં હોય છે કોઈ વખત સાનફ્રાન્સિસ્કો માં હોય છે મોટે ભાગે તો ત્યાં સાનફ્રાન્સિસ્કો માં જ હોય છે કારણ કે ત્યાં એમને મને લાગે છે નાનું મંદિર કર્યું છે બાપજી છે ખુશ થઈ છે એટલે શિવલ રાત કહ્યું કે આ સાંભળ પ્રકારના ભક્તો મારી જોઈએ ભટક્યા ભટક્યા કર્યા છે એમાં સાત ભક્તો મને મળ્યો પ્રકારના ભક્તો તેમાં પદાર્થ નો નિર્ણય એટલે આત્મા શું છે એનો નિર્ણય આવે બધા શંકામાં અનિર્ણય શબ્દ બોલાય નહીં અમે અનિર્ણય વાળા તો કોણ એ લાઈન માં